મારે કોઈ ભાગ્ય નથી તમે મને અપમાન કરી દે તો નથી તમારું અપમાન નહીં કરવું સૌ લોકો હું વૈષ્ણવ છું વૈષ્ણવ શું ગીતા માસ્ણવ કહે છે હું મેં પેપર માં આપ્યું હતું અમદાવાદ વૈષ્ણવભાઈ દર્શન કરવા વૈષ્ણવ કોને કહેવાય વૈષ્ણવ કે વૈષ્ણવ તેમને કહીએ જે પીઢ ભરાય જાણે રે ફર દુખે ઉપકાર કરે તો મન ન અને એ બધું આખો આખા જે વાક્યો છે ને શું થવું જોઈએ પણ આવું ના ગયું દાતા વૈષ્ણવ ના બનાવે લાગે તું બોલો સાબરું છું કે આપડે એમ તો સમજવું કે કઈ પણ પેટમાં નાખ્યું હોય તો આપણે મસ્તેજ ના કરતા હોય આ મન મન દાવા દાવા દાખવતી હોય તો ગણો ગીતા એટલે સમજો બધી વાત ને સમજો આપડે ના સમજીએ તો પછી ચોપડો હમતી જાય પછી ડાક્ટર નો દોષ કરો ચોપડાય એમ ડાક્ટર નો દોષ ખરો એવું તમે જો ઊું સમજી બેઠા હોય હું કહું તમને સારું લગાડવા માટે હું નહી કીજા લોકો કે છે જયારે પૈસા પૈસા લેવા હોય કે જેમ તમારું કામ હોય શું કહ્યું ચલા બીજા બધા કે છે બહુ સારું કર્યું ત્યાગીયા ત્યાગ નાખે સૌ કઈ હાજિયા કરશે શું કહ્યું જેમ આપડે આટલું અફીણ ખાઈ જયે તો ભગવાન ને મારવા આવું પડે અફીણબાઈ ના કઈ ભગવાન મારે પ્રેરણા તમને ક્યાંથી લાગે છે ભગવાન એમ કે છે કે તારો ટાઈમ પૂરો થઈ ગયો એટલે આ દવા પી લે ને ઉપર આઈ જા ભગવાન કરશે એ તો લોકો કે છે કે મને ભગવાન પ્રેરણા કરી મગજ ચલાવો જરા આટલા સુધી ટોરન્ટો સુધી આવ્યા અહી સુધી અહીં સુધી આયા જરા મગજાવો ભગવાન પ્રેરણા ના કરે ભગવાન પ્રેરણા કરે પ્રેરણા કરનાર ગુનેગાર તમને સમજો ને કહે પ્રેરણા કરનાર ગુનેગાર છે ચોર ચોરને ચોરી ચોર કેશ મને ભગવાન પ્રેરણા કરે છે નુચો કે મને ભગવાન પીડા કરે છે બધું ભગવાન પીડા કરે છે ને પ્રેરણા શબ્દ ભગવાન કશું કરતા નથી ભગવાન એવા ભગવાન નથી આ તમને કહું આ તો બધા સંતોર બાવાએ ઠોકા કરી લોકોના મગજ બગાડી નાખવા ખલાસી નાખાય કેવું તમને લાગે છે પ્રેરણા કરતા છે તમને કેમ લાગે છે પ્રેરણા આપે કે ખરાય થાય તમને સારી વસ્તુ કરવા આ બધું કે છે ને કે રામ રાખે કોણ ચાખે આવું બધું બધા જ કેમ ને રાખ્યા હતા કોઈ રામને ચોધે જવું પડ્યું આ તો દુનિયાનો કાયદો કોઈને છોડે નહીં રામ વક્ષે ગયા છું કે ભગવાન થઈ ગયા પણ એમને એ ભગવાનને જવું પડ્યું હતું શું થયું કારણ કોઈને જ કાયદો છોડે નહીં આ દુનિયાના જે કાયદા છે કોઈને છોડે નહીં રામને કૃષ્ણને ના છોડ્યા તો માવીને છોડ્યા માવીને કિલા માર્યા સમજવા જેવું છે આ બધું સમજી લોજાય તમને પ્રેરણા કરનાર ગુનેગાર જે હળી કરે હળી કરે ગુનેગાર તમને સમજાય ના ભગવાન ના હાથમાં ઘટું જ નથી આ દુનિયામાં ભગવાન ની પાસે ચાર નથી જો આથું જોવાનું હોય તો અને જો તમારે લૌકિક રીતે ચાલુ હોય તો ભગવાન આ દુનિયા બનાવી ભગવાન આ કલાવે છે ભગવાન છોકરા લે છે છોકરા મારી નાખે છે મને તમારે અલૌકિક રીતે અને અલૌકિક જાણવું હોય તો ભગવાનમાં હાથ ગાલ્યો નથી ભગવાને દરેક જીવને પ્રકાશ આપ્યો છે અને પોતે અંદર રહી અને એ પ્રકાશને એને રમવાની છૂટ આપી છે તને જેમ આવે તેમ અનુકૂળ કરે અને ના તરમ પોસાય ત્યારે મને અંબા જે રીતનું તરમ મારા સ્વરૂપ મળે છે આ છે ભગવાનનું અને ભગવાન ક્રિએટર એ છે એ અલૌકિક દ્રષ્ટિથી પડે માટે સમજવાની તૈયારી રાખો પછી તમે તમારા ગુરુ થવા નથી આ હું તો લઘુત્મ પુરુષ છું એટલે તમે તમને આખા જગતને ગુરુ ગુરુ કર્યા છે સમજ એ તમે મારા ગુરુ છો એટલે વાત પૂછો ને કઈ કમાણી કરી દો આટલે છે તે છો તો કઈ લાભ તમે તમારી વાતને પકડી રાખો એનો શું હર્થ વાત છે તમને કોઈ જગ્યાએ જ મળતો જ નથી અને મતભેદ ઘટતા નથી ભગવાન નો ડર રાખવાની જરૂર જ નહી ભગવાન નો ડર રાખવાની પોતે જો જેવું પોતાનું પ્રોજેકશન છે તું કરું તેવું ફલ મળશે ભગવાન ડર રાખવાની તો કોને જરૂર છે કે જેને માને તે મિસ્ટેક કઈ છે આ બધા ફળ કોણ આપે છે આ ફળ છે ને ત્યાં અભીણ કહીએ તો કોણ ફળ આપે અપીણ ફળ આપે શું ફળે એવું પ્રત્યક્ષ દેખાય બીજો કોઈ આપનારું નથી ફળ આપનારો કોઈ ધર્મ નથી કૃષ્ણ ભગવાન એ ફળ ભોગવે છે અને રામે ફળ ભોગવતા ત્યાં કૃષ્ણ ભગવાન કામ કરી ને તેવાગે થી ખરા મોટા વાસુદેવ નારાયણ કહેવાય મોટા ભગવાન કહેવાય પાણી નથી મળ્યું પડતી એ તો કે ભગવાન નું એવું નક્કી થયેલું હતું અને પાંડવ બધા જતા રહ્યા એટલે એમને જતું રહ્યું હતું એટલે એવી રીતે બેઠા હતા હું એમને ઉતાવળો તમારાગે નહીં તો રાગે નહીં કરતો તમે જે કહ્યું બરોબર છે બરોબર કરો તો રાગે પડી જાય કારણ તમારે તમારી વાત છોડવી ના પણ સાચી વાત સમજી ના હું તમે કહ્યું છે બરોબર છે તમારી દ્રષ્ટિથી મારી દ્રષ્ટિથી નહી શું કહ્યું રાગે ભાઈ જાય નહીં તો રાગે ના પડે કારણ કે આવું તો એવું નથી જાણવા માટે ઊંધું કરશે તેને મને વાંધો પણ જો આમ કઈ તમારે દેહાઈ રાખો તો આખી વાત કઈ દેજો એટલે પછી હું કહેમતી ના આવે અને જાણવું આ જગત જે જાણવું હોય હું કેવા તૈયાર છું જે જાણવું હોય વર્લ્ડ માં કોઈ પણ ચીજ જાણવી તૈયાર છું વર્લ્ડ કોઈ પણ આપવા તૈયાર છું એટલે પૂછો ખરા પણ પૂછો છોડી દો સાથી સમજાય છે કે હું આ સમજુ છું ઇફેક્ટ છે ખાલી તમને ઇફેક્ટ થઈ જાય બહુ ઇફેક્ટ થઈ જાય ને માણસે એટલે આ દસ્તો ખરો છે માને શું કહ્યું દાતી વાત નથી તમારું ઘર છે હું કઈ જુદો માણસ નથી આપડે બધા એક જ છીએ હું કઈ જુદો નથી પૂછો બધી વાત પૂછો એમ करो ना तेर ज पूछ पूछो मागो बीजो प्रश्न है मारी नाखे तो आ रोग चालो थे रोपचा लाल धंडा ला। शीखो ना टोलो निकले बीजा बदा मोटा टोला निकले बता हड़ताल से पांच दस हजार मै ये बदा आज करेगो रोग चाई फल आए ભેગું બનવું સામૂહિક તમારું કર્મ નું ફળ છે હા તમે કરતા છો અને તમારા કર્મ નું ફળ છે એમાં કોઈ દખલ કરી નથી ભગવાન ની દખલ નથી પારકાની દખલ નથી કોઈ ડેવિલ બેવિલ કોઈ જેવી ચીજ નથી તમે જ પ્રોજેકશન કરનાર માટે આજથી જ આપણે છતું કરવાની નિયમ રાખો આપણે છતું કરવું હવે વધુ કરે તો એની જવાબદારી છે આપણે છતું કરીએ તો અંત આવે નહી તો અંત જ કેમ આવેટ પગલ વેલ્ડ ઓલ તો વિચારકો માટે ભગવાન દુનિયા બનાવી નથી અને બીજા જગતના તમામ લોકોના માટે ભગવાન દુરિયા બનાવી છે તે આપણે ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય રિલેટિવોડ ઇઝ ક્રિએટેડ ઇઝ નોટ કરેક્ટ રિયલ વિજવું પડે લોકો તમને ભગવાન ક્યાં રહેશે એવું લાગે આ દેશ બાપો રહેતો નથી ઉપર તો આકાશ ને બધે ફરી આવે તારી અરજી લોસ પ્રોપર્ટી માન્યતાઓ રફ માન્યતાઓ ક્યાં સુધી રહેશે તાર મને સાચું ઇનવિઝિબલ સવારે મારી વચ્ચે એટલા બધા ક્રિએટર છે નાના નાના નાના દુર્મિનથી ના દેખાય એનાથી દેખાય એ બધા ક્રિએટર વાંધે છે અને એ જ ભગવાનનું સ્થળ છે તમારે ક્રિએટર મારવા હોય તો મારજો ના મારવા ના મારશો અને નોટ ઇન ક્રિએશન એટલે આપણા લોકો શું કહે ભગવાન ક્યાં રહે છે એટલા મનુષ્યો હોય કે બીજા જીવો હોય જે જે જીવો આંખે દેખાય છે એને ના દેખાતા હોય છે દેવ લોકો છે બીજા છે અને અહીંયા આગળ હા દુર્બીન થી ના દેખાય ફલામતી ના દેખાય એવા નાના નાના સૂક્ષ્મજીવો છે જે ડાક્ટરો કે છે ડાક્ટરો કે છે તેનાથી નાના છે એને ભગવાન લઈ લે છે અને તે જ ભગવાન છે જો કે આ ભૂખે પોતાનો કરેલો તમે દુનિયામાં શક્તિ નથી તો શક્તિ બીજી શી હોય તો માનવ છો એમને લાગે સંધાશક્તિ નથી હા તો અહંકાર કરશો પછાત બિતાડે કહેશે પેટમાં ફાકી લેવી પછી એમને દહેરે પણ ફાકી ને તારે જરૂર છે ભાઈ ચગણા ફાકી ફાકી કરે છે તારામાં કઈ શકતા આવું દુનિયા છે સમજવાની જરૂર છે સમજેલું હંડ્રેડ રોંગ છે માટે એકડે એક ફરી મૂકો તો લાગે પડે નહીં તો તમે કોઈક બધું ના મારું તમારું બધું હેલ્પ થાય વાંધો નથી કારણ કે અપમાન કરે નામ કોઈ અપમાન કરે શું થાય તમને ખરેખર નામ છે નિમિત માત્ર શું હા નામ તો આ બે ને ઓળખવાનું આદન છે નામ પાડ્યું છે તારું નામ મારી ગયા આ શ્રી કૃષ્ણ છે શું છે ગણપતિ કે શ્રી કૃષ્ણ ભગવાન આવું કર્યું આરોપ કર્યા કરે હમદા અરે હમણાં તો વરી પાછા આ બધા બુદ્ધિશાળીઓ કરી કે કૃષ્ણ ભગવાન નથી કરવી કે મારા બાપા છે મારા દાદા છે ને મારા એ છે ને મારા હગા વાળા છે હિંસા નથી કરી ચઢાયો શું કર્યા એટલે હા આવી બુદ્ધિ વાપરી કૃષ્ણ ની કૃષ્ણ ઉશ્કેર્યો કે શું કર્યું તે તમને સમજાય છે કૃષ્ણ શું કેવા ગયા છે કે તું તારો ક્ષત્રિય શું તો ધર્મ છોડવાનો નથી ને તું મારે વગર રહેવાનો નથી અને તું મારી મારી નાખી તે મેં જોયેલા છે બધું તો શું કહે મોહ કર્યા વગર મોહ થી આ દુનિયા છે તારે ખરાબ કે છે એમાં શું ખોટું કે છે તને આ મોહ છે એક તારી નબળી છે શું કે છે હા કૃષ્ણને આવી રીતે ઉત્સાહ પાડવા માંગે છે કૃષ્ણને સમજે કૃષ્ણ તો વાપી રહ્યું છે શું કહી સમજો એવા કૃષ્ણ નો આવ્યા તમે જે બોલો છો તમે તો એને કહો કૃષ્ણ ભગવાન આવું કર્યું કરે ને સમજવું પડશે પડતા પેલો જ પાણી લેવું જોઈએ અને તો જ પાણી જોઈએ છોડીઓ પણ હું છોડી પેલી આપડે વધે વધારે છે ને એટલે પાણી જાય છોડી જાણી બેન નો એક પ્રશ્ન છે દાદા पेला के पेहरू गया हे त्या आगे कोई, कोई बहन से तो पेहरू गयांगी कहू सूर्य जो तो ओरेंज कलर नोटू प्रकाश दख त्यार पी अस गया फ्रांस गई हे बहन तो त्या आगे इमने अचानक एक मोत प्रकाश वालू ओरेंज कलर ना प्रकाश देखो અને પછી આવા નાના નાના નાના ગોળાઓ પ્રકાશ ના દેખાયા અને પાછા દેખાયા બે સેકન્ડ દેખાયું અને પછી બંધ થઈ ગયું એવું એક જ વાર દેખાયું ત્યાર પછી કે બહુ સારું લાગ્યું કે આ શું છે એમ જાણું છે વધારે વાંચી જતી રહેતી નથી દાદા થોડું દર્શન પેલો મંત્ર બોલતા હોય આટલી વાર દર્શન કરવાનું છે બીજી પછી વધારે પડતું જોયે આ લોકો શીખવાડે આપડા લોકો કરજો કે છે આખે ઉભરી જાય શું કે જાય જોવા મારા <laughs> <laughs> <laughs> <laughs> ભગવાન ની ગીતા કોને વાંચી કેવાય હું એને પૂછું કૃષ્ણ પોતે કહ્યું છે કે જીવ તું સિંધ ને શોધ ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે તો ચિંતા કરે કે કૃષ્ણ ભગવાન તો કે મારે તારી છોડ્યો માણસ માણસ નો ખોટો પડે માંસ તો માણસ ફરી માણસ હોય ને એ માણસ કહેવાય માણસું ગીતા જેવી ગીતા જેવી વસ્તુ આવ્યું હોય પતું હોય એક અક્ષરે ગીતા કૃષ્ણતા જ નહીં જવા એક કૃષ્ણ જીવ તું સિંધ ને કરે કૃષ્ણ ને કરવું કરે પણ તમે ચિંતા કરો છો પારોગણ એને કૃષ્ણને જ નથી અને ગીતા શું હોતું છે એને ગોઠવો નહીં આજ્ઞા પાડો દે એક અક્ષરે આજ્ઞા પાડો નહીં તો બહુ થઈ ગયું એક જ અક્ષરે તમે એમની બાગા પાડો બધી પૂછો અહિયાં ફ્રોમ ઝીરો ટુ એન્ડ સુધી બધી વાત પૂછો કે આ શેના આધારે છે શું પાણી ચલાવે છે કેવું ચાલે છે હું જે ને પછી ભવિષ્ય દાદા ભગવાન બોલે તો પછી હું થઈશ ને એવું બોલશે એટલે બે પંદરસો રૂપિયા બોલતા નથી કોણ બોલે છે એવું કહું બોલે છે શું છે હવે ઓરિજનલ ટ્રેપરેકડ એટલે શું કે આ દુનિયામાં દરેક માણસ વાણી માલકી વાળી છે આ વાણી માલતી વગર નથી માલકી વાળી નથી માટે પોઈઝન જ નથી અમારે તમે સોકડ છે ને એટલે વાણી જો બે શબ્દ પહેરી ગયા તો શબ્દ આટલા ગુસવાળામાં જોઈ જાય નહીં તો એ વાણી પોતે જ ખેલ તૈયારી કરે કારણ કે પોઈજન નથી આ વાણી માલકી વાળી પોઈજન જ કહેવાય ના કહેવાય મેરી વાણી અમને બોલા લૌકિક શું છે અલૌકિક માં ગોડ ઇજ ક્રિએટેડ છે અને અલૌકિક વાર્તિક છે વાર્ત વિજ્ઞાન થી પૂછતી વધુ અન્યાય થતો નથી જે જગત માં એક ક્ષણ પણ અન્યાય નહી થતો એ જગત મિત્ર કેમ કયું હોય શકે એક ક્ષણ પણ અન્યાય એટલે કે આ લૌકિક ને અલૌકિક કહ્યું તો આ લૌકિક છે ને મિથ્યા છે ત્યાં સુધી પોતે કોણ શું ત્યાં સુધી ના સમજાય ત્યાં સુધી બધું ભટકવાનું પોતે કોણ સુએ સમજાય છે એને નિવેડવા આવશે તો બધી ભગવાન કૃષ્ણ નથી એવું પોતાને સમજાય બધું સમજે પડે છે આ વરસાદ ભણેલા લોકો તો આવું જ બોલતા હતા પણ ભણેલા હોય બોલે શું કહ્યું અમારા બાપદા એમના બાપદા એમના બાપદા બધું કઈ ગયેલા છે અને ફલણ આગળ જે તારા માટે કર્યું છે એ બાર મંદિર માં લોકોને સમજાવવા માટે મા બાપે જે સંસ્કાર આપે ખોટા છે મા બાપે જે સંસ્કાર આપે એ ખોટા છે ખોટા ખોટા આપે હવે ખોટા આપ્યા ધાર આપે ધાર આપે જેવા આપ્યા હોય એમાં બી લડતા હોય અરેકરામ જોયા કઈ શું કાર્ય કેવા થાય એ બુદ્ધિ આપણા માં આવે આપડે પછી લડે ને સંસ્કાર આવ્યા તો આપ્યા ફળ આવે શું તારો છોકરો આમ જોયા કરે ન્યાય ન્યાય હોય હોય તમારે ન્યાય સારો હોય મોટો થઈ છે ત્યાંથી એમ ન્યાય કરતા આવડે છોકરા માર ખાય નથી અહીં તો સામો આપી દેખાય એટલે સીધા થયા નહી તો માર ખાયો અમારી માં ધમકાય ને ખેવા ચાલ આખરી પ્રજા નથી હવે તો બધું ઊંધું થઈ ગયું છે ઊંધું થઈ ગયું તે હું જાણું આવે છે કાઢીમેરી અથવા કાઢીમેરી એ કાઢીમે જતી ના રે અને લોક લજ્જા પાછી કઈ સાંભળી ઉકેલ લાય કયો આ ભાવ માં જેટલું છે હિસાબ તો તારું ભવિષ્ય પછી એના જ્ઞાન છે એટલે જ્ઞાન છે પૂછું છું કે કઈ ખ્યાલમાં ક્રિએટ કર્યું એમ જ ઓનતા નથી કે પણ ક્રિએટ કરવી વાત સાચી ચાલો તમને આ જાણ ત્યારે નથી પણ ક્રિએટ કરવી વાત સાચી ટકા ક્રિએટ કર્યું એટલે એની શરૂઆત થઈ ગઈ તકા શરૂઆત થઈ ગઈ શરૂઆત થઈ તો હેન્ડ આવે ખરો તકે હેન્ડ આવે ખરો તો જગત હેન્ડ વાળું નથી ને શરૂઆતવાળું નથી અનાદી હેડઅ પડે ને સમજાય છે એટલે વચ્ચે ક્રિએટની જરૂર જ નથી આ જગત એવર છે શું એટલે આ બધું ઊંધું ઊંધું છોડી દેવું જોઈએ ઊંધું વિજ્ઞાન જાણતા હોય તો આવું સાંભળીને પણ છોડી દેવું જોઈએ તો ભગવાન એને પૂરો મારે નહીં વાપરું આપણું હું બીજીથી પાછું પ્રૂફ જ નહીં થતું એ વાત પ્રૂફ થવું જોઈએ પ્રૂફ ના થવું જોઈએ એટલે એનો અર્થ એવો થયો ભગવાન છે મને દેખાય છે તારા મને બધા દેખાય છે ના મળે તમારે તમારે વાત છે એ કે જો માનું છું પણ મને દેખાતું નથી તમને ના દેખાય છે એ તો હું દીગેક છું આપું તે નામ કઈ નું કંચન ભાઈ કંચન ભાઈ હું દીગેક છું આપું થાય એ આ ગામડાનું અચ્છી ના દેખાય છે બસ ભાઈ જ્યારે દીગેક છું આપું ત્યારે શું દેખાય તમે કયું ને કેનો ક્રિએટર નથી કોઈ નથી એ તો એ સાંભળી એ તો ફોટો છે એ ઉપર લસ્ટિંગ છે હળ કે કે કે તો કે તો એમ તમે એમ કહ્યું ને કે આ ભગવાને ક્રિએટ કર્યું નથી તો કે જેવું આ ભગવાને ક્રિએટ કર્યું નથી એવી ખાતરી એવી રીત ભગવાને આ જગત ક્રિએટ કર્યું નથી એની જે ખાતરી નથી એવી રીતના કે છે કે આ ભગવાન છે આશીર્વાદ છે ભગવાન ના હોય આ દુનિયામાં આનંદ શું એ કશું હોય નઈ એના ગુણો છે આ શું છે આ મટી ગુણ નથી ભગવાન ગુણ છે આ બધું ભગવાને કર્યું છે જગત નું સૃષ્ટિ આ સૃષ્ટિ ની રચના सृष्टि रचना भगवाने की दर्कड़ कोई ना हतो कोई नो तो है પાચક રસ રાખે છે બાઈલ નાખે છે સવાર માં બ્લડ દીધું જુદું ઠંડા જુદું દૂધ જુદું બધું જે આટલું બધું ચલાવે છે એ શક્તિ વાઇટાલિટી પાવર છે છે બરોબર ને આ બધી શક્તિઓ ચલાવે છે તમે ગાડી લઈને આવતા હતા ને પોલીસ વાળા કઈ ઉભા રાખો એટલે તમે ઉભી ના રાખી ઉતાવળા લે એટલે પછી પોલીસ વાળું આવે બીજું જાય તમારા હર હોય બીજા હર હોય એ બી તમારા તમારા દોષોથી તમે લઈ લાવ બીજા તમને વિશ્વાસ વધારે બીજો દોષ તમે ના કરો સમજે કર્મ જ બસતો નથી તું આટલું કર્મ આ ભગવાન કૃષ્ણ અકર્મ કર્મ જુઓ કે છે અને કર્મ અકર્મ કર્મ કરે છે અકર્મ છે એ જુઓમાંથી જોતો એને માટે દી એ કે કર્મ કરે જોતા અકર્મ અને કર્મ નથી કરતા જે કર્મ બંધાય રાતે અમારી કર્મ બંધાય ક્યારે આવે છે જમરાજા લેવા આવે એ કોલતું હોય છે જમરાજા ને એની વાી ક્યાં આગળ મદ્રાસ પ્રચલિત ગેડા બધા પ્રદેશો પ્રચલિત અને ચેલેન્જ પોલી પડવા એવા વિચારો ભડકી જાય સમટ માં ભેતા ભરકી તેવા બાવા એ સ્વીકાર્યું મા બાપે સમજવા ને એના બધું છોકરા વિચાર્યું પછી મેં શોધખોળ કરી કે કોણ એનો પગાર આપે છે કોલ માર્યું છે તદ્દન પોલું છે જમરાનું હું જીવડું જ નથી આપ્યું એનું શું કયું સદ્દન પોલું અને વગર ગમે મારી નાખ આવ્યું એ રીતના મને શું કારણ છે પહેલે તો આ લોકો ઘસી ના જાય છે નિયમ રાજ આવે ભાઈ નહીં ને નિયમ લઈ જાય છે તો પગારે આપવાનું કોણ આપે છે જરૂર ના રહે બધું નિયમ ચલાવે છે હાટીકત ના શું ચલાવે છે નિયમ થી જાકત ચાલી ભગવાને કશું કર્યું હોય એવું જોઈએ તો મને એક પુરાવો દેખાય કે આ ભગવાને કર્યું ચૂંટણી કે આ ભગવાન કર્યું પુરાવો દેખાય ગપ્પા માર્યા કે પુરાવો દેખાય કે આ ભગવાન કર્યું એનું કુલું પામ તને કે ના ભગવાન નહોતું કર્યું ત્યાં જ કર્યું ત્યાંથી ભાઈ સમજવું જ પડે ને એટલે કઈ ત્યાં કોઈ પુરાવા ભગવાન આ ભગવાન વિપરાગ છે બીજું માગે છે તો ભાઈ ને સ્ત્રીઓ માંગે છે એટલું જ ભગવાને લાખ પાંચ લાખ રૂપિયા કમાયો શું કમાયો કે ગીરી પાંચ લાખ કમાયો તો આપડે લખું કે શું કમે દોઢ ધામ દોઢ ધામ ખોટ જાય ભગવાન આવું બોલે બોલે ભગવાન ગાલી બોલે ત્યાં શું કમે છોકરો મારા છોકરા છોકરો મારી ક્યાં છોકરાનો છોકરો છે પેઢ આવ્યા શું બે મન પેઢ મરી જાય વિરોધાબાસ નાખી દે કેવું લાગે કઈ નિયમો બોલવું છે કઈ પણ દુઃખ ભગવાન ભગવાનના માટે અપરાધ આપણો ન થાય ભગવાન દુઃખ થતું નથી પણ એ આપણી પણ પાછું આવે વિતરાક છે નહીં વિતરાગ છે એટલે તમે જે બોલો તે હો ઘણું થઈ પાછું આવે કર્મ કેવી રીતે બંધાયો ઊંઘના કર્મ બન ઊંઘના કર્મ ઊંઘમાં ઊંઘના કર્મ બનતા ઊંઘા ફરી પાછા એ પ્રબાદી થાય એવું એટલે ઊંઘમાં કર્મ જયારે જુઓ થાય પણ ભગવાને એટલું કહ્યું છે કે બહુ ખોટા કર્મ કરતો હોય તો ઊંઘેલો હારો તો ઊંઘમાં બહુ